જે દ્રષ્ટિ બંધાયેલી છે એજ આખો આવતો ભાવ બંધાવે છે ને આ વ્યવસ્થિત ની આજ્ઞા થી એ દ્રષ્ટિ છૂટે છે અને વ્યવસ્થિત કરવું પડે છે અધિરજ બને રાજીભુજ સ્વીકારીએ તો આનંદ રે બરોબર પોલીસ ને દુઃખ પડે પોલીસ ને દવા દાવા કરે માને એવી આપડે એક બધા મિયા ના ઓમરે આંકી જોડે એવું થતું તો આલે એવું થાય કે આવ કેવું વ્યવસ્થિત વ્યવસ્થિત પર કોઈ ગરમી હા વ્યવસ્થિત પર ખરો પાણી દેવ કે આવ કેવું વ્યવસ્થિત એવું થાય પડશે ઓહો બી દેર છે એવું નઈ કે એવું નઈ અત તો થાય ગડે ત્યારે સા દેવું નઈ આવ કેવું વ્યવસ્થિત એવું નઈ સાધું બહુ હતું વ્યવસ્થિત વ્યવસ્થિત નહી તો ના ગયા તા સંબૂલ કરવા જાય એવી વસ્તુ આવું કેવી વ્યવસ્થિત બુદ્ધિ દેખાડે એવું બુદ્ધિ એટલે બધું પંપાઈ પંપાઈ કરી ચાડી દેખાડું व्यवस्थित शब्द प्रयोग पृथक करण मगे पृथक करण मागेड पहली वक्त बनयु एट से घड़ीये तो कई व्यवस्थित है पची कई रीते व्यवस्थित आनय संजो आ परिणाम आयु ये के करता अपने के अपने शु ये शून्य દે તો વિપરીત બુદ્ધિ આથી બુદ્ધિ દખલ ના કરે ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ જ કરતી હોય છે એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું માટે ડખો થાય છે સી ભાવ મત કરી એ ખાવાની બાબતમાં પૂછજો ખાવાની બાબતમાં સુઈ જવાની બાબતમાં ના થાય ખાવાની બાબતમાં થાય સેવાની બાબતમાં જાય સુઈ જવાની બાબતમાં ના થાય પણ ખાવાની બાબતમાં થાય સેવાની બાબતમાં થાય પૂછજો ઓકે જે મને થાય ખાવાની બાબતથી એટલે ગટા બટા કે કાંદા બટાકા ખાવાની ના ઈચ્છા હોય તો એનું એ ભેગું થાય કાંદા બટાકા ખાવાની ઈચ્છા ના હોય તો એ ભેગું થાય એટલે મનમાં પેરું થાય ભેગું વધારે થાયવાની બાબત નો વધારો થાય કાઢી મૂકે કો ના ભલે એવું કેવું બધું ત્યારે ઇનામ એવું મલ કરું ઈનામ બઉ સારું કે બઉ સારું કેવાય દુનિયા કાઢી ના હોય ઊંધો ફોર્સ હોય પોલીસ ના આવે આપડે વાત કરી વાત ના કરી શું કરવા ગાડી વાત મેન્ટલ હોસ્પિટલ મેન્ટલ વાત હોય જે પાંચ માણસ ન્યાય મળે એમ કેસ માં કઈ જતો એવું થાય છે કે ઠપકો આવ્યો જાત ને માણસો શિકાર ના કરે તને કેમ લાગે સેવા ના મળે એટલે ફાયદાકારક નહી આવી રીતે સેવા ના મળે એનો પોતા પસ્તાવો રહેતો હોય એ ફાયદે છે ફોટો પસાવો કરવો ફોટો સાચો પસાવો ફાયદા કરતો પાપ પણ ચાલે બિનહ નું પસ્તાવું રાખીએ ફરી તારામાં આવું બધું ના મને જે પ્રાપ્ત થયું એ આપણું શું ભાઈ જયારે જે કોઈ થાય ને પ્રાપ્ત થયું એ હતું બીજું અખમ જ નહીં કર્યું બીજા દરેક ની સિ કરવા સંજોગ બાજે તા ને કરે એ તો ખરું છે ખોટી ના કરાયોટી કેવાય સર્વિસમાં હોય ખોટી કહેવાય સર્વિસ માં હોય તો આસન જગ્યા ફસે એ બસો સાથે અહીંયા પછી માર ખાય ખબર નથી પડતી વગર રહે જ નહિ નું ખોલે તો ના મળે માર ખાય તો ના મળે આપડી ઘરે ના થાય તમે કરતા આપડે તમને આ બધા ટોળામાં બધા લોકોવાજ કરતા વ્યવસ્થિત છે કેસ ઉચો મૂકી દેવાનો વ્યવસ્થિત છે હેલ્પ થાય આપડા તાબામાં આપડે ભાગે જાય બધા કેટલા બધા બધા એવું એ તો ક્યાંય રહી જાય પછી જે અજ્ઞાનતાથી આ ગુચો ઉભી થઈ એ ગુચો માં જ આખો અટોઈ દેવાઈ છે બીજો કેમ હોતું છે બીજું આ제 ગુચનું રૂટકોસ અજ્ઞાત આ મે આત્મ આત્મદિગ્ઞાન પર અજ્ઞાત ઉપર આ બીજી અજ્ઞાત ઉભરે ને હા કે એમે ગુચો છે ને જો ને હા કોતે સે જે ગુચાઈ ની આપડા આવું કરવાનું ચાલુ કરવાના તમારે ઉપાય બતાવી ગયો તમે શું કરો હવે સમજાય ઉખરાઈ ગયા છે ત્યાં જ પડે નહિ પેલું દુઃખ તો કયું નહિ બીજું નવું વધાર્યું એવું થયું કરે પાણી નથી તાતો બઉ લાંબો રે પછી છૂટે નહિ તાતો બઉ લાંબો રે એમ વર્ષો સુધી તમારે રાઘા ભાઈ જાય નિરંતર સમાધિ આપેર ના બન્યું શું બન્યુંડકો ના બાપ નો બાપે આપડે ક્યાંથી લેવા દેવા નહી પાડો બાપનો દીકરો આવું રેવું જોઈએ રેલા દબાણ જવું જ જોઈએ ગાડી આવતી જ્ઞાન શું કેવું જોઈએ આપડે જ્ઞાન ક્યાંથી કૂદી પડવા ઉી ચાલતી આ હોવું જોઈએ ને રેગ્યુલર બુદ્ધિ કારખાના વાળા જોઈ પાંચ આક જોયું છે એક જ વખત બઉ સરસ ફીક થઈ ગયો પ્રેક્ટિકલ મૂકી દીધું વાતો કરી બઉ મજા આવે સાચી ફરે આપડી વાત ખરી છે પણ લોકો લોકો સમજમાં આવતી નહી કર ખબર હોય છતાં એ પ્રમાણે થવાના દે જ્ઞાન હાજર હોય કે આવું નઈ આવું હોવું જોઈએ છતાં એ પ્રમાણે થવાના દે ભાઈ એટલું ભોગવવાનું છે ભોગવવાનું બને અસાતાવી શું ભોગવાનું થાય અસવાદ ચાવે થાય છે એક સેકન્ડ એ જગત ની કુદરતી ક્રિયા અન્યાય હોતો નથી અન્યાય હોતો બિલકુલ જ્ઞાન બધું નિરોગી બને બધું સરસ થાય મન નિરોગી થાય વાળી થાય દેહ નિરોગી થાય એમ પછી થાય ચોખુ થયા પછી મહાત્મા મહાત્મા એમનું જ્ઞાની એટલે આપના જેવું જ ચોખ્ખું થાય પછી જ મોક્ષે જાય ને ને કાળ મન નિરોગી થાય તન નિરોગી અનિવાર્ય નિરોગી ડ્રાઈવર નો દોસ્ત છે બચ્ચે રસ્તો ગાડી જઈને આપડે બુ વિપરીતતા બઉ છે તમારા જેવા ના મારે ગોદા એ મારે દાદા શું વાત કરું છું તમને હું મારે તો ખબર હવે પોતે આપ બતાવો તો ખબર પડે ભાઈ તો લોકો સુધી પોતાની હળાઇ ના દેખાડે લોકોની આડાઈ દેખાય ત્યારે આ બધી આડેજ કહેવાય છે શું થાય છે મર નિરોગી થવું જોઈએ હજુ તને સંશીલ વાળો થઈ ગયું થયું ના થઈ ગયું એટલે ઉભું થાય પણ એની પાછળ આપડે સારી જાય દાદા ને કહી દે કે આડે વસ્તુ વસે ક્યાં જાગૃતિ કેવા પ્રકારની રાખવી જોઈએ તે ના સમજાયું આપણી રાજ ખુશીથી રહી છે આપણી રાજી ખુશી અમે કશું રેજ નહીં આ શેર પિતરાજી થઈ ભગવાન તૈયાર કરે કે એ ખાલી કરે ને તો એ રીત કરતો હોય ખાલી કરે રો રા બીજો કોઈ ગ્રાહક નથી આપણી એટલે કોની જેના આડે થાય છે જેના આડે થાય છે ને આડાઈ એ મનનો રોગ છે મનની કેવાય રાજી ખુશી રાજી ખુશી એટલે મુકામ રે કરે ભાઈ બિચારો દુખી જાય હવે એ આડાયો થયો છે એટલે એવો પ્રસંગ બને ત્યારે ખરેખર એને શોધખોળ કરીને ખાલી કરવું એ ખાલી કરાવા કરે ને તું ખાલી કરે તો મને બીજું મળશે નહી ત્યાં સુધી કરવાનું નથી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 થાય પણ મીઠું છે મીઠા એના કોણી કોની નજર નજર કોની નજર રાખી ઉડી જાય નજર સાથે કોની નજર રહી છે પેલો સ્વાદ તો લીધેલો એનો સ્વાદ રાખેલા નામ જુ વધારે એવું બધું કરી દઈએ હજુ થોડી આડે રહી છે તમારામાં ઘણી રહી છે તારી હજી ઘણી આડે છે લીધે જ ખેંચ ઉભી થાય આડાઈ ને લીધે ખેંચ ઉભી થાય ને પછી બધી ક્યાં છે આડા તંતે હાડે ના હોય તો ચડે એવું દરેક ગુણો માટે તંત મેન્ટ મોટર થવા નહીવું અને આડો તો પછી મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપણે આવું કરે સંતો ચડે તો ભાઈ ચા પીવા નહીં કરે આ ચા બધી એક ત્રણ જાડા પૂરી દે ને આવડે નીકળી જાય રોગે નીકળી જાય કઈ ના રહે ને કોઈ મને પૂછ દેવું કોવું ના ચાલે તરસ જોઈએ તારે આપડે જ્ઞાન થી ઉભી થાય કાઢી શકીએ છીએ જ્ઞાન થી દિવેલો નહીં લાવતું તું લાવુ છું ઘણા નીવે છે તરત ખેડ ઉડવો જોઈએ બંધ થઈ જવી જોઈએ મહી હેરાન બઉ કરે બાકી બહાર તો નીવડે લઈ નાખું બહાર તો આવી જાય દખલા માંગો આવતો કોઈ જોડે બહાર નઈ આવતું ઓછું ઘણું ઓછું થયું બાપે કહ્યું કાલે વાત કરતા હતા ને અમદાવાદ નો છોકરો છે ડ્રેન સ્ટેટ નો લડવા જાય છોકરા આરે હાથ મૂત્યો મારે પહેલો મારી જાય આવ્યું જ્ઞાન આપ્યું ને ત્યારે વર્ષે બંધ થઈ ગયું જ્ઞાન આપ્યું બંધ થઈ ગયું હવે કેટલા રોગ ત્યારે બાપ મને કે સુધાર્યા આપણે સુધાર્યા મને સુધાર્યા આપી પછી જ્ઞાન આપ્યા પછી વધારે બંધ થઈને ચાલુ થઈ ગયા અને પ્રશ્ન એ પૂછે ત્યાં પૈસા પછી શું કર્યું એક તારું બહુ જમે રોજ જમે રોજ એ એક તારું બહુ જામી ગયા હતા એ આગળ છોકરા એ બધા જ વાપ છે હારેલા હારું તું બધા છોકરો છોકરા બાપ નું ભરે નાની માં ભરે એટલે પછી કેસ મારે બાપ એના આમ હા કપડું પહેરીને આમાં દુખે ને તો આમાં કયા કરે પછી મને બેઠા બેઠા થયું છે ઉઘાડો છે વિરાયતી કુતરો આપડો છે તે કે શું સમજી કુતરો કાઢે તો છોકરો પછી પેલા હમો કરવા પડે પણ થયો નહિ કઈ બાપ ને હમા કરવા પડે તે ના થયા બાપ તો ખુશી વિચાર છોકરો બઉ એક કલાક લાગ્યો પછી બે હજી સેવા જ કર્યા કરે છે એ છોકરો પછી સેવા જ કરે કરે છે તેના બાપ કે ધનભાઈ મારો છોકરો ખબર બીતા આપડે એવું કહેલું એટલે એવું બોલે ટેપ માં પણ ભૂસી નાખવું પડ્યું એટલા બધા છોકરા રિપેર કર્યા સુધે આ તમને બધા રિપેર કર્યો આ બધાને રિપેર કર્યા આ તમારા છોકરાને રિપેર કર્યા શાંતાબેન કે છે અમારા હાઉ થયા રિપેર થયા છોકરાઓ ને દાદા ને મળવાથી કેટલાક માણસો ખોતરી ના નીકળે આ પછી કેમ ખોતું ત્યાં યાદ કરું છું વીલ ને પૂરો ખોર્યા કરતા શું કરીને મેળ ને પૂરે બાપ ને કે છે મારો ભાઈ પહેલો અને મારે પાડવાનું છે એની સ્ત્રી સાથે બેઠો હોય તો મને નહીં ફાવે કે મોટા જુદા પહેલા મોખ્ય દવા છે ખાતરી થઈ ગઈ નઈ તમને સી સો ટકા ની સો ટકા ની કેટલા કે આવી એક ફાઇલ છે ઘરમાં મારી એક ફાઇલ છે પાંચ છ દિવસ રહી જ આવે ને અને ગઈકાલે આજે અમુક આવે પછી બીજા દાડે બીજું આવે ત્યારે આખી લીંક આવે કે હાયર ક્વોલિટી ના ફરમાણુ હોય ત્યાં એ એ સ્વપ્ન